राजोट जुनालीस वो मंगलवार तारीख पंदर एक ओगनीसो पंचासी प्रथम प्रकरण આખી નલી પાછી વૃત્તિ વાળે ત્યાર પછી આ વૃત્તિ માં આવે બોલો प्रकाश करने हजी होने अंग्रेजी मार हो कलेक्टर ડોક્ટર થવું વકીલ થવું હોય કે નોકતો હોય પૈસા મળતા નથી એટલે ક્યાંથી પડાવવા એમાં એ હોશિયારી શું ગયો હોય ખરેખરી પડાવવાની રીતના એ મામા ભગવાન ધર્મ જયારે હાલવાનો જીવ કેમ જોઈએ ને ભાઈ હાવડા તો જે ધોળા ફેરી બેઠા છે તાલાવેલી જોઈએ તાલાવેલી વિના કણી નો આવે વિદ્યાર્થીઓ મોટા હોય ને વાત કરતા આમ આમ નહી તો ક્યાંય જાય ખબરથી લેઠો તો ગાય કે ઢોર બહુ હરાડવા ડેરો નાખે ટેરો ડેરો નાખાય આપડા કલેક્ટર કચેરીમાં બળભદ્રગ્નિક હતા આગ્નિક જયેન્દ્ર અને ત્રીજો એમાં પરીક્ષા માથે આવે ને વાંચવાનું ભૂલી ગયા એના ડોળ આમ થવું છે આમ થવું છે આમ થવું છે ભાઈ હજી પાસ તો થાવી ગયા ડોળ ડોળે માં ને ડોળે માં ઊંઘ નો આવે મને બેરાણી એ કહ્યું કે આ છોકરા ને નથી ડોળે ચડી ગયો બહારી એનું ખુબ વાતો કરી પછી પરીક્ષામાં તો હોશિયાર તપાસ થઈ ગયો બધું થઈ ગયું પછી આગળ ભણવાનું કઈક મેં કહ્યું કે ગોઠવણી કરી દઉં કીધે આ તેથી એને આમ વ્ય ત્યાં ભૂગી જાય ગાંડો હમ જો તમારે હોય તો આવતાયત જવું વેલાયત જવું યાત માં ઉડી ગયા મને પુરાણી એ કહ્યું કે આ છોકરા મારા ભારે ગયા બોલાય વા ચોક્કસ કઈ કચ્છ કરો તમારે કપડા સીવાડવા પડે ને અઢી અઢીસો રૂપિયા તો લેવો કે કપડા ના સીવાડવા કપડા સીવાડવા છે આખું ખર્ચ આપે એ અઢીસો રૂપિયા તો આપે તમને કહ્યું બરાબર ગયા ને પરીક્ષા પરિણામ આવી ગયો પાસ થઇ ગયા એમ આટલો હરખ નો બાર નહીને બેઠા એટલે બેઠો હશે તો શું આવ્યો સાહેબ તો ઓલી તૈયારી કરશું ને બિચારાનું આપડે અક્ષરધામ ની વાતો કરીએ ને એટલે પોચી જવાય ને વગર ટિકિટ હે મહારાજ હે મહારાજ હાલો એની આખ માં જો નારા બોલો એના પગમાં ચાલનારા ભગવાન એના પગ ચાલનારા ભગવાન ભગવાન આપડા પગ માં હલો ઈ નથી આનો વિચાર થતો કોઈ દી અર્થ કરવાનો કેટલી સામર્થ્ય ભગવાન એને આપે છે પણ છતાં ઈ માર્ગ હેત નો થાય આ માર્ગ સારો આઈ નો આલોક આઈ ની માન મોટ માં મજા આવી જાય તે માટે બ્રહ્માંડ માં સર્વજીવ ના પગને વિશે એટલે સમજાણું કઈ કનુભાઈ પોષણ કરવાની શક્તિ પણ એ આપે છે આજે પોષણ એટલે ખાવું નહી દરેક ઇન્દ્રિયો અંધકરણ માં પોષણ તો જોઈએ ન જોઈએ પોષણ કર્યા માલિકા તરફ દેખાવું છે હાલ ની શક્તિ ભાઈ જો તરફ એની અરે એ શબ્દ જોડાઈ ગયો છે એટલે આપડે વિચાર કરતા નથી બોલો એમ એ સંત સર્વે ઇન્દ્રિયો ભગવાન રહ્યા છે માટે સંત તો બ્રહ્માંડ સર્વે જીવો ના પ્રકાશ કરવા સમર્થ થાય બ્રહ્માંડ માં જે બી જીવો છે એ જીવો ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને આ સંત સમર્થ થાય તમારી મોટમ કેટલી થઈ મોટો થાય છે એ પછી પણ કેટલી કઈ વિચાર કરવા માંગે તો તરત તુચ્છ જીવ ના અપમાન સહન કરે સહન કરે એટલે યાદી માં એનો આવે સહન કર્યું આ તો બોલે નહી એટલે બધા સહન કર્યું એ નહી હોય એમ સહન કરવું નથી નાના છોકરા ઘરમાં હોય દીકરા ના દીકરા ગમે એ રમતા હોય કરતા હોય એ પદાર્થ પાડે કરે એના ધ્યાન આવે શું કામ આવે છોકરા ના બાપ ને કામ આવે રમવા છોકરા માં ને મહેમાનો આવે અને કોઈ કઈ ન હોય અને રાખી શા માટે રાખ્યા જો રમકડા ન હોય એની કામ કરવાનું એટલે માં થાય ના ભરી એટલે એ મને કામ કરવા આ જગત ના પંચ એક પદાર્થો કેવળ બાળક ના રમકડા છે ભગવાન સર્જા છે આ જીવને ક્યાં પડ્યા છે એ ખબર ન હોય ધંધા ચડ્યો આગળ વધ્યો એ ઘરમાં નવરો પડે રમકડા લઈ ને બે નો બે આપણે જ્યાં સુધી એટલે રમકડામાં એક છે હજી ઓલી દ્રષ્ટિ એ પોચાણું અને આવું જયારે સમર્થ થાય પછી રમકડા રમતો હશે રમે નહીં બોલો, જો, બાકી પણ એ કઈ એક દાડે ચર્ચા એવું નથી હીમાં તો બહુ મોટી વસ્તુ છે एक वस्तु ने अंदर थी बाहर थी संपूर्णपे जाओ औन पच्छी ना करो ते के ये पर ये तो मीमांसा क्या जाता सुधी मीमांसा नो मीमसा ना जादो अर्थ तो विचार विचार पूर्वक मदद છોકરું જન્મો એને ખાવાની ખબર હોય ખબર જ નથી આટલે ગળથું કરે છે એને ખબર પાડવા માટે લખાયબર છે ફલાણું એમ કરી અને જીભ એની બહાર નીકળે કરે ઓચિતા જો અઢી કઈ જીભ એટલે એને હવા દિવમાંસા લગભગ કર્મ મીમાંસા છે કર્મ કરવાના કર્મ કેવા શાસ્ત્ર કોઈ દેવ ને ખંડન કર્યું નથી આગળ એવું જ્ઞાન જાગે છે એની કરે છે આ કર્મ કરવા માંડે એમાંથી ક્યાંક લાભ થઈ જાય માતાની માં જે પ્રકરણ હતું એના પછીનું પ્રકરણ આવે વાંચે તો ફર્યું આવડું આ ફળ પૂછી જ નહીં થાય એટલે એમાં વખતે પ્રયોગ કરે એમાંથી નારાયણ માં ચડી જાય ત્યાં નારાજ ના પ્રકરણ પછી નું પ્રકરણ આવે એ તમને ન મળે એ આવડા કરનારા ને એમ ન મળ આવડો આવી નાસી એમ કરીને બીજા ભાગ ઉપાડી જાય એટલે ઓઈલો ઓટોમેટિક મુકી દેસ પછી જાગતો થઇ જાય અને ભગવાન એમ બોલે ભગવાન થતો હશે ભગવાન કોણ ચીજ છે એ જ્યાં સુધી ન ઓળખાય ત્યાં સુધી એનો મહિમા કેમ જણાય અને ઓળખાવનારા બઉ ઓળખાય છે ને ક્યાંય કોઈ જ મે વેપાર ગયો એમાં એટલો નફો રહ્યો આ કોઈ ને સો કરોડ મણ સો કરોડ મણ ઢૂસા લઈ ને વેપાર કરવાનો ભાવ થાય જેને લઈને વેપાર કરે અને ખાય એટલે મને ભરફો મેળવા અને એક જ એવી એ જે છે ભાગ માં ગયા પછી પુસ્તક ભણવાથી આવતી લોકો કે છે કે ભાઈ આ બેસુ ખાવાનું તો છે પણ હાજે બગડી જાય ન ખાય પણ હોય ત્યારે ખાઈ જ નહી છૂટે જ કેવી રીતે અનુભવ વિના છૂટે જગત માં જોવાનું હોય હો, રસ્તે ચાલતા હોય છે બીજે આંખ ના જોડાય એવી ખબર છે અને જે વૈરાજ્ય જાયો ને જે માણસ નો મળ્યો છે કુતરા નો મળ્યો ઢોર ન પડ્યો નો હશે ક્ષણ કરે આ ક્યાંથી અન્ય નિરીક્ષણ મટી જાય એ આવું જ દેખાય અને પૂર્વ મીમાનસા ઉત્તર મીમાનસા જગત નાશો થઈ જાય છે એટલે એને આમ જોવાથી કાશ્મીર પડી છે ઉત્તર મીમાનસા અધિકાર નથી જવાય પૂર્વ કરે પણ માપતો જાય આપે એને છોડતો જાય માપવામાં રોકાયો હોય ત્યાં લઈ નો થયો છૂટી જાય છોડ છોડતો નથી પ્રયત્ન સાધ્ય છે મજા આવ તમારે વિમાનતા સમજવો હોય છ મહિના રોકાવ સમજાય બાકીના સુધી મહારાજ વિમાનતા પ્રવચન છૂટી જવું ને છોડવું એમાં બે અપમાન સહેશય મોટબ છે આમાં બરોબર હું એને કઈ કહ્યું હોય તો ભગવાન ની વાત કરવું તો એવી શક્તિ તો ભગવાન પાસે છે આ જગત ના બધા ભગવાન એ દ્રષ્ટિ થઈ જાય બઉ મોટી અને જ્યાં સુધી આ મને આમ કહ્યું મને આમ કહ્યું મને નહીં એમ થાય છે ત્યાં સુધી અને જે અને જે આખો કાઢી પોતા ગરીબ હોય તેને વિવરાવે છે મનમાં જાણે મોટો થયો છું પણ એ મોટો નથી અથવા સીધા દેખાડીને લોકો ને છે ભગવાન ના ભક્ત નથી આપડે મહંત થાય ને સદગુરુ થાય ને મોટા થાય ને બીજા ના પાડે ને રાજા ભૂલક આવે આ ઓમે તમે ત્યારે ધકન થઈ મનાવું યાદ આવે હો મે તો કઈ એ રીતે ડરાવવા થોડા ડકતા હો હા ઓલા બધા કે અમે કે એમ ન બોલે કે કે તો એ તો તાન ન કરીએ કે બોલે પણ એમ ન કોઈને તા કે આખરી કે કે લાગે બાકી કોણ તમને જીજા તરત બે નિયમ ન થાય કે આ ડરાવે છે એમ બીજા એમ તો આખો ન તાન નો થાય તું હારું પણ હું તો ડરાવતો તો હું જીવ છે તે ભગવાન ભક્ત નથી એ તો માયા જીવ છે અને યમપુરી ના અધિકારી છે અને એવાની જે મોટ છે પરમેશ્વર બજારમાં એ મોટો નથી અને જેની મતી એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે એ આ વસ્ત્ર તો અત્યંત સારું છે અને આ મેડી તો અધિક આ ઘણી સારી છે અને આ તુંમડી તો અત્યંત સારી છે અને આ પાત્ર તો અત્યંત સારું છે એવી રીતના જે ગૃહસ્થ તથા ભેગતારી તે સર્વે સુચ્છ બુદ્ધિવાળા છે ને લાગે લાગે કેમ્પરીના અધિકાર આપણે ન જોઈ આવે તો તું છી વાળા ડુંગળી જોતી નથી પાણી પીવાનું આવ્યું ભાગ કરે ધરાય હનુમાનજી ને ધરાવે અને એ વેન જાય આ જિલ્લા હરખાની કરે તો સાબની જે ઇલાવાઈ કોપરાનો નોમ હે તો કાચલી એમાં બહુ હરી લાગેવા આ એક કાચલી લઈ લી એ નાન સેવા દવા પછી કાચલીને શું કરે એક बाजू બોલી આંખ વાળી હોય આ બોવ એક बाजू આંખ વાળી હોય એનો એ બોલી લે એટલે એટલો વાડ છે ને એને ધીરે ધીરે દારીમાં તાપી ગાય બોય રસ્તો કાઢે અને અંદર થી રોગ કાઢી લાખો ખોટો રહી જાય એને પછી અને થઈ ગયે મજા થઈ રંગ કરવો ને કઈ લેવા કઈ દેવા અને કાયમ ને માટે કાજિના ને તુંમડી રાખે અને લોકો નીએ તમવા ભી તંદ તો આડે ઓલી તુંમડી એય ગુપાળી હોય એ તુંમડે બતાવો ઘરે ને બતાવો ખરાબ જોઈ તો ખરાબ કે નાઈ થાય એય મને ના દઈએ સુમિન ફોન પર એ તમને એવું હોય જાય નાખો રમવા જરાય માલ નો નાખો હોય એ ઉપર થી જાય ત્યાં લાવે અને ઘરે ત્રંબાકી તળનો લોટો હોય હાથમાંથી પડ્યો છોકરા ના ફૂટી ગયો તકવાનો ભાવ થાય પછી લઈ માં એવું છે એમ આપણને કોક દેવા અમે ત્યારે મનાવું છે બઉ કરી હમણાં પાંચ થી પેલા સોના ચાંદી નું કરાવી દઈ ખરાબ મોઢામાં પાણી આવે વિચારો એટલે બરાબર મેં સાહવા એક ઘરે પત્ની વચ્ચે એનું કલ્યાણ થશે કે નહી થાય તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે પણ મોરે કહી એવી જે સંતતા એમાં કોઈ દહાડે આવતી નથી तथा पूर्वे क्या वर्ता करंद कही श्रीजी महाराज दादा खातर दरबार में उतारे જેટલા પગ ચલો જેટલા ચડે પગ ત્યાં એટલી શાંતિ આવતી જાય અને પગ થી ચઢાણું નથી એટલે પગમાં પડે છે આવું એને અર્પણ કરે છે ત્યારે એને શાંતિ નો હોય સમાજ શું સમજે ઘડી આવ્યા હોય તો દોડા દોડ કરે વાલી વસ્તુ તરત આપવાનો ભાવ થઈ જાય રાખી શકે એમ નથી રાખ્યો નથી આવ્યો પ્રહલાદ ને એના બાપા કેટલાય દુખ દીધા જોયું નથી ધ્રુવજી કેટલા આવરણ આવ્યા તો એને જોયું નથી આપણે જો આ વાતમાં માલ મનાતો હોય તો આપણા મન ને પણ રાખવો આવે અજ્ઞાની એટલા જાડા લુગડા વાળા નહીં અજ્ઞાની જાડા લુગડા હોય જ નહીં એ અજ્ઞાની કેને કયા ઉજળા લુગડા પહેરે સમજે ને કઈ અજ્ઞાની યાર આપડે ખરાવ કરી રાખો આટલું આપણે બે વર પાંચ વર્ષ પચીસ વર્ષ માટે જાય એના વિચારો તો કરવા નિર્વિઘ્ન એટલે કોઈ આડો ફરતો નથી મનજી ભાઈ જ આડા ફરે છે આગળ હાલવા દેતા નથી માલિપાત બેઠા તો એ આડા કોઈ કેમ રહે ખરેખર હિમાલય માં ગયો આખું માણસ બદલી ગયો તમે ત્યાં એક જાણ તમારે કામ કરવાનું એક સંકલ્પ એવો છે અને બે ખેત વાળા ને મેઘ મળી લેવું પછી આ તરફ આવું કઈ જોતું નથી ઈશ્વર રોટલા હવે મારવાળા માય આંટા માર્યા વચ્ચે કરીને ફરી નક્કી કરેલું આ ઠીક હજાર બધું શરીર બરાબર હોય ના નિર્માણ કરી માણસ બન્યા હોય બનાવ્યા છે માટે સત્સંગ ની સેવા શીખે છે મારી વાહ પડી સ્વામી ને જરા ખબર પડી ના રોડ એવો વિચાર કરો આ તો જરાક થાયું ન થાય તો બધું મળી જાય ને હું ગયેલા રીંગણા જેવું થઇ જાય આમાં ખાતા ખાતા હો ખાતા ખાતા હુકાઈ ગયેલા રીંગણા જેવા થઈ જાય ગયો નિશ્ચા અને પૂછો મારું મન બીજું હોય આપડે કઈ પૂજાવું નથી એનું કોઈ કઈ જોતું નથી આપણે મનુષ્ય દેહ મળ્યો આપણે ભૂલતા નથી ને એજ આપડે જોવાનું બીજા ને ભૂલવા નો દેવા એ આપણી ફરજ બજાવી પણ આપણે ભૂલી જાય તો નુકશાન રહી છે તમારી રીતે તો માયા ગણો ને મારું વંદન છે કોઈ માં એવું ને સેવા કરનારા લાખો એની મેળા કરી છે કે નથી કરી હું એક કોઈ બંધાયો હોય તો મને દેખાતો હોય તો દેખાડો હું મારો વિચારા એના પાછો ક્યાંક આ દળો નથી થયો ને આ કાર્ય આ કાર્ય તો ભગવાન નો કાર્ય છે ઈશ્વર ગમે ત્યાંથી આપે જ કરું આવે એના પણ ધન તરીકે માંથી નિક જોયેલું મજુ એટલા ને માયા નો મૂળ ખસે જાય એવા નહીં ઓળખું હવે તો થઈ જાય પછી જગત માં સુખ્યા થાય તો આપણે રજ થાય પણ એ માયા ના સુખ્યા હોય આ માર્ગ માં સુખ્યા ન હોય ગોળી ગે બાકીમથન થવું જોઈએ નીકળે શું મનરુભી રહી હોય એને નાખીને મંથન થવું જોઈએ ખોટા મળ્યા ઘટા મળી ખબરે નહી પડે માનસિક વિચારો જ્યાં સુધી શુદ્ધ નહી આવે ત્યાં સુધી કોઈ ભી ન गुरु डीमित बदली बंद सामर्थ्य हूँ जो, नारा सामर थे। आ जो, जो तमने दू तो खबरें न पड़े आगवान જોનારો આવે ત્યારે તમારે જોઈએ નો હા જોનારો બીજો પગમાં ચાલનારો ભગવાન ખબર તમે એની પાસે જઈને ઉભા જરાંત ભણો છો ઉપનિષદ ભગવાન ને કેટલી પ્રકારે ઓળખવા ભગવાન ને ઓળખવાના કેટલા પ્રકાર ઉપર જોઈએ એવું તાન નથી બોલાનું સ્વરૂપ સ્વભાવ્ય પ્રતાપ પ્રતાપ એ સટક છે એ એને બરાબર ભગવાન ભગવાન નામ બધાય તમારું ધાર જરા મોટા કેવા થઈ જાય તમને એમ લાગશે કે જાગૃત તો રહેવું પડે જાગૃત